કેવું સુંદર છે રમણી રાત્રિ છે વૃંદાવન ની શોભા જોઈને છે તમે જલ્દી ઘેર જાઓ તમારા પતિ તમારી પ્રતિક્ષા કરે જલ્દી ઘેર સંકલ્પ કરો આજે હું ધ્યાન કરીશ પ્રેમ થી ભગવાન નામ નો જપ કરીશ જપ ધ્યાનમાં એવો તન્મય થઈશ ભગવાન પ્રગટ થવાના છે આજે હું ભગવાન ને મળવાનું કે જેવ ભગવાન ને મળવા જ આવે છે એ જીવ ની ભગવાન થોડી પરીક્ષા કરે છે ગોપી પ્રભુ ને મળવા આવી જયારે ભગવાન ગોપી છે પતિ પાસે મારી પાસે સુખ નથી સ્ત્રી સુખ આપે છે પુરુષ સુખ આપે છે ભગવાન ના શ્રી અંગમાં મળવાન સુખ આપી શકે નહીં ભગવાન આનંદ સ્ત્રી કે પુરુષ સુખ આપી શકે છે મારા પાછળ ને ભગવાન કે છે પતિ પાસે પતિ સુખ આપશે જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ પરમાત્મા પાસે આપે જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સ્ત્રી પાસે કે પુરુષ પાસે જાય ગોપીઓ ગોપી સંસાર નું સર્વ સુખ છોડીને આવ્યું ભગવાન કહે છે સ્ત્રી નો ધર્મ છે પતિ ની સેવા કરો શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવે ગોપી એનો જવાબ આત્મ ધર્મ થી આપે છે ગોપી ભગવાન હશે એ સ્ત્રી ધર્મ નું પાલન કરે જે પુરુષ હશે પુરુષ ધર્મ પાલન કરે જે સ્ત્રી નથી જે પુરુષ નથી જે સ્ત્રી પુરુષે તન નથી જે શુદ્ધ છે તન આત્મા આત્મા નું ધર્મ છે પરમાત્મા ને મળે આત્મા નું ધર્મ છે પરમાત્મા સાથે એક થાય ગોપી આત્મધર્મ થી જવાબ આપે છે ગોપી ભગવાન એનો અર્થ એ છે સ્ત્રીત્વ ગોપીમાં છે જ નહીં સ્ત્રીત્વ નો ત્યાગ કર્યો છે સ્ત્રીત્વ પુરુષત્વ દેહ નો ભાવ છે આત્મા પુરુષ પછી સ્ત્રી નથી ભિકારી કહ્યું કે મે અન્ નો ત્યાગ કર્યો મેં ઉપવાસ કર્યો ભીખારી એકાદશી નું વ્રત કરે એનું બહુ મહત્વ નથી એને ખાવાનું મળ્યું નથી આપણા ત્યાગ કરેરા પૈસો હતો ત્યારે તને અક્કલ હતી કેટલાક એવા હોય છે પત્ની નું મરણ થાય તો બ્રહ્મ જ્ઞાન ની વૈરાગ ની વાતો કરે છે આ બધું ખોટું છે એક બે વર્ષ પછી બીજું લઘુ પણ કરે એ વૈરાગ સાચો નથી વૈરાગ્ય જ્ઞાન એટલે શું ભગવાન વિના બધું તુચ્છ છે ભગવાન વિના બધું દુઃખરૂપ છે આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે અમે બરાબર સમજીને ત્યાગ આવો બુદ્ધિ માત્ર નિશ્ચય થયો છે તમારા ચરણ માં આવ્યા છીએ આવું નિષ્ઠુર જેવું નથી ભગવાન બોલ્યા છે તું નિષ્ઠુ નથી તમે તમારો ધર્મ કેમ છોડો છો પતિદેવ ની સેવા કરવી એ સ્ત્રી નો ધર્મ ગો ભગવાન ને સુંદર પ્રશ્ન પૂછે છે ધર્મ તો આપણે સ્ત્રી નો ધર્મ બતાવ્યો ધર્મ નું ફળ બતાવ્યું છે બરાબર પાલન કરે તો એના પાપ કરે છે કે ધર્મ નું ફળ થયું પાપ નો નાશ કે આ ધર્મ પાળવાથી પાપ થાય એનું મન શુદ્ધ થાય ધર્મ ફળ થયું પાપ નો નાશ અને પાપ નાશ નું ફળ થયું મન શુદ્ધિ હવે બતાવો મન શુદ્ધિ ફળ શું છે હવે તમને છોડીને અમે ધર્મ પાડવા ક્યાં જઈએ ધર્મ સાધન છે ભગવાન સાધ્ય છે ધર્મ વૃક્ષ છે ભગવાન એનું ફળ છે સાધ્ય છોડીને સાધન ને પકડવા કોઈ જતા નથી ભગવાન સાધ્ય છે ભગવાન ફલ સ્વરૂપ છે ધર્મ સાધન છે આજ સુધી ધર્મ પાલન કર્યું પાપનો નાશ થયો મનની શુદ્ધિ થઈ ત્યારે તમે મળ્યા છો ભગવાન સાંભળવા પણ મળ્યું નથી ના એક એક શબ્દ ને ધન્યવાદ આપે તાશા વાંચો જયંતી આવું કોઈ ઠીકા ને સાંભળ્યું નથી કેવું બોલે છે પ્રભુએ ગોપીઓને કર્યું તમે બહુ સુંદર બોલો છો પરમાત્મા ભાવના કેમ કરતા નથી મૂર્તિ લોકો ભગવાન ભાવના કરે છે મૂર્તિ ઈશ્વર નથી મૂર્તિ માં ભાવના રાખીને પૂજા કરે ભગવાન રાખીને પૂજા કરે તો કલ્યાણ ભાવના માં કેવી શક્તિ છે પથ્થર ની મૂર્તિ માં ભાવના રાખે છે પથ્થર ની મૂર્તિ તો જળ છે ગમે તેનું પતિ ચેતન છે તમારા પતિ માં જ એવી ભાવના કરો કે અહિયાં પરમાત્મા છે ભાવના માં કેવી શક્તિ છે પથ્થર ની મૂર્તિ માં કરેલી ભાવના સફળ થાય તો પતિ માં પરમાત્માની ભાવના કેમ કરતા નથી પતિ માં પણ પરમાત્મા છે ઈશ્વર સર્વ વ્યાપક છે ભગવાન સર્વ નો આધાર છે તો પતિ માં ભગવાન નથી ગોપી ગુપ્તી ભગવાન ને કહ્યું છે પતિ માં પરમાત્મા છે પત્ની માં પરમાત્મા છે પુત્ર માં પરમાત્મા છે મિત્ર માં પરમાત્મા છે એ પરમાત્મા વાસના ના સ્પર્શ થી બગડેલા છે વાસના રહીત પરમાત્મા ને પત્નીમાં પરમાત્મા તો છે એ પરમાત્મા વાસના સ્પર્શ થી બગડેલા છે ગોપી વાસના વિનાશ કરી છે એ બગડેલા છે મારે વાસના રહીત નિષ્કામ પરમાત્મા ને મળવું છે એવા આપને ઓળખીએ ને આપની સાથે અમે પ્રેરિત ભગવાન પ્રવુણે કહ્યું બધું ઠીક છે ભાવના આપો એવી કરો ભાવનામાં શક્તિ છે પતિમાં પણ વાસના રહીત ભગવાન છે એવું ભાવ રાખો તો એવું કેમ માનું છો પતિમા પતિમા વાસનાથી બગડેલા ભગવાન ભાવના માં કેવી શક્તિ છે પથ્થર ની મૂર્તિ માં કરેલી ભાવના સફળ થાય છે આપે એમને ભાવના કરવાનું કહ્યું ભાવના વિયોગમાં થાય છે સંયોગમાં થતી નથી જેને પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા નથી એ પથ્થર ની મૂર્તિ માં ભાવના કરે છે જેને પ્રત ભગવાન દેખાય છે તમારો જયારે વિરોગ હતો ત્યારે સર્વ મામે તમારી ભાવના કરતા હવે તમારા પ્રત્યક્ષ દર્શન થયા પછી તમને છોડીને ભાવના કરવા ક્યાં જઈએ ભાવના વિયોગમાં થાય છે તમારી શું ઈચ્છા છે કે મને અધરામ આપ્યો ભાગવત સમાધિ ભાષા નો ગ્રંથ છે વ્યાસ નારાયણ ને સમાધિ માં જેવું દેખાય એવું વ્યાજજી બોલ્યા છે ભાગવત માં લૌકિકી ભાષા મુખ્ય નથી સમાજી ભાષા છે અધરામૃત શબ્દ અર્થ ભાગવતમાં જ કર્યો છે ઇતર રાગ વિસ્મારણમ નૃતર ધરામૃત એવું અધરામૃત આપો જ્યાં જગત નથી જ્યાં કોઈ સ્ત્રી નથી પુરુષ નથી જ્યાં સર્વ ની છે ઈતર રાગ વિસ્મારણમ અધરામ સ્મારણ રાગ વિસ્મારણ અધરામ છે ધરા ધારોષણ કરે છે તેથી અને ધરા અમૃતમ ધરામૃતમ ધરામૃતમ નમૃતમ પ્રેમામૃતમ જ્ઞાનામૃત પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામૃત કે છે કામ જીવ ને મૃત્યુ પાસે લઈ જાય છે પૃથ્વી ઉપરનું અમૃત છે એને ધરામૃતકે છે જે વિલાસી લોકો ભોગવે છે એવું ધરામૃત ગોપી નથી પ્રેમ નો આરંભ દ્વૈત થી થાય છે પ્રેમ જયારે બહુ વધે છે ત્યારે હું તું મળી જાય આરંભ માં હું અને તું બે હોય સાધારણ પ્રેમમાં બે હોય છે અતિશય પ્રેમ વધ્યા પછી હું તું અલગ રહી શકે નહીં મળી જાય છે હું તું સાથે એક શ્રી કૃષ્ણ એક થયા છે આ અનૌિક મધુર દિવ્ય લીધા જેટલી ગોપીઓ છે એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા છે એક જ સમયે ભગવાન બધી ગોપીઓને મળે એક એક મળવા ગયા નથી યાવતી ગોપી ઓષિતમ આત્મા નો અનેક શ્રી કૃષ્ણના સ્વરૂપો એક જ સમયે સર્વ ને મળે હજારો વર્ષ થયા આજી ઈશ્વર થી અલગ થયો છે આ મધુર લક્ષ્મી હાથમાં આવે તો કેટલાક આનંદ માં નાચે છે લક્ષ્મી પતિ જેના હાથમાં આવ્યા આજે ભગવાન પણ આનંદ થયો આનંદ માં ભગવાન ના છે જીવ મારો અંશ છે મારાથી વિખુટો પડેલો હતોલી દર્શન કરવા માટે બ્રહ્માધિક દેવો વિશ્વામિત્રાદી ઋષિઓ ત્યાં આવ્યા રાસલીલા દર્શન કરે છે દરવાજો બંધ રાખીને આ લીલા કરીને શ્રી શ્રીધર સ્વામીએ રાસ લીલા ને નામ આપ્યું છે મદન માન ભંગ લીલા વસ્તુ વસ્તુ નિવૃત્તિ પરે એમ પંચાધ્યાયી હું જ ઈશ્વર છું બધા મારા આધીનતા દેવો ને ઋષિઓને પણ કામ માણે છે કામદેવ અભિમાન બહુ વધી રહેલો કામદેવ એવું સમજે છે કે હું સૌથી મોટો પ્રભુએ સ્મિત કર્યું અને કામદેવ ને કહ્યું તું ભૂલી ગયો રામાવતારમાં મેં તને હરાવ્યો છું રામાવતારમાં કામદેવે અનેક વાર એવા પ્રયત્નો કર્યા છે ામ અનેક વાર એવા પ્રયત્ન કર્યા છે શ્રી સીતારામ નિર્વિકાર છે નિર્દોષ છે કામદેવે કહ્યું રામાવતારમાં મારી હાર થઈ છતાં મારા મનમાં વસવસો રહી ગયો છે રામાવતારવા તમે મર્યાદા પુરુષોત્તમ ઈશ્વર માટે નથી બહુ મર્યાદાનું પાલન કરે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે રામાવતારવા શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે અને ગોપીઓ સાથે રમો કામદેવે કહેલું કે શરદ ઋતુ મને બહુ અનુકૂળ છે શરદ ઋતુ હોવે પૂર્ણિમા હોવે મધ્ય સમય હોય અનેક સ્ત્રીઓ સાથે તમે રમો મર્યાદા છોડીને રમો રામા રહીને આપે મને હરાવ્યો છે આકાશમાં ઉભો થઈને હું બાણ મારી તમારા મનમાં વિકાર આવી જાય તો હું ઈશ્વર અને તમે નિર્વિકાર રોકો તમે ઈશ્વર કામદે આ કહ્યું હતું પ્રભુએ કામદેવ ને બુલાવ્યો છે બેટા આવી જા ઉત્તમ ભયન રમ વર્મયાન રમ કામમ ઉત્તમ ભયન કામદેવ છે આવી જાવ પાછાથી હું કહીશ નઈ કે મને અનુકૂળતા નથી તમને શરદ પૂર્ણિમા ઉભો થઈને બાણ મારે છે શ્રી કૃષ્ણ ને કામ નો નહી કામદેવ હાર થઈ તેથી ભગવાન નામ થયું છે મદન મોહન શ્રી કૃષ્ણ નું નામ છે મદન નું મદન શબ્દ નો છે કામદેવ કામદેવે બહુ પ્રયત્ન કર્યો છે શ્રી કૃષ્ણ માં થોડો વિકાર શ્રી કૃષ્ણ સાથે સર્વકાળ ભક્તિ કરે છે એ ધીરે ધીરે કામ નો વિનાશ કરી શકે ભગવાન ને કામ શું કરવાનું કામદેવ ની હાર થઈ આ શ્રી કૃષ્ણ નો કામ વિજય છે જેને કામ નો સ્પર્શ થાય કબૂલ કર્યું છે પરમાત્મા કામદેવ નો અભિમાન પ્રભુએ દૂર કર્યો છે પ્રાસલીલા કામ વિજય લીલા પ્રાસલીલા ની ફરશરૂચિ પણ કામ વિક્રિતા વ્રજ વધૂ વિલંચ વિષ્ણો શ્રદ્ધાન્વતો ભક્તિ ભગવતી પ્રતિમ હૃદ્રોગમ આશુ અપરીણો અચિરે કા હૃદ્રોગ છે અન્ય કોઈ ધાકુથી લોખણ કપાય નહીં લોખંડ પત્ની થયો અનેક છોકરાઓ બોધ માં રમાડ્યા છે પૂર્વજન્મ ના તમારા છોકરાઓ ક્યાં છે પૂર્વજન્મ ના પતિ કે પત્ની ક્યાં છે જે પ્રાણ કરતા પ્યારી લાગતી કામ ભાવ અર્પણ કરો ભગવાન ને અર્પણ કરેલો કામ ભાવ નિષ્કામ પછી સ્નાન કરે છે ગોપાલજીની પૂજા કરે છે રાસલીલા નો પાઠ કરે છે શ્રી કૃષ્ણ સ્મરણ કરતા કરતા સુઈ જાય ભગવાન સાથે સુઈ જાય પરમાત્મા સાથે સુઈ જાય એને કેવી શાંતિ નથી રાસલીલા ની ફલ્રુતિ છે કામ વિજય સમયા સંક્ષેપમાં રાસલીલા નો થોડો ભાવાર્થ વર્ણન કર્યો રાસલીલા ની કથા સાદર દેવી સંતો મહાત્માઓ રાસલીલામાં તન્મય રાક્ષસો મને ખબર પડી હું તને ખાસ કેવા આવ્યો મન વામા જેને લોકો કમિયો કમિયો કે છે એ દેવકી નો આઠમો છે યશોદાનો દીકરો નથી એ તારો કાળ છે એ જ મારો કાળ છે શંકા કરીશ ને એ જ કાળ છે કૌશલ્ય બહુ આશ્ચર્ય થાય છે વસુદેવ દોલકીને મેં કારા ગ્રહ માં રાખ્યા હતા ત્યાં કેવી ગયા છે મહારાજજી સમજાવે છે તને આપી દેવી થઈ શ્રી કૃષ્ણ એ દેવકીજી નો આઠમો પુત્ર છે એ જ તારો કાળ વસુદેવે કપટ કર્યું આવડે તેમ ઓળવતા પણ આવડે આજકાલ કેટલાક લોકો એવા હોય છે કે કોઈ ના ઘેર જાય તો હળગાવી આવે વેર વધે ભૂલશો નહીં વેર નું વિનાશ થાય કોઈ નજી ઝઘડો ન થાય ચારી કરી મોટું પાપ માન્યું છે વાતો કરતા કરતા હજાર વિનાશ કરે એને વૈષ્ણવ એવું બોલો પ્રેમ વધે એવું બોલો વેર નો વિનાશ વસુદેવજી ને મારવા તૈયાર છે માણસજી વિચારને ખબર પડશે તો ત્યાંથી નાસી દેશે દસ વર્ષ થયો છે તો બાળકશ કોઈ વખત રાત્રિ તારું ગળું દબાવીને તને મારી નાખે તો વિચાર કર્યો વાત કરી કાળને મારવાનો પ્રયત્ન કણુસને સમજાવીને નારદજી ત્યાંથી ગોકુળ માં ગયા બાળકૃષ્ણલાલ ને વંદન કરીને કહ્યું છે થઈ મારો કાળ દસ વર્ષ નો થયો આ લોકોએ કપટ કર્યું મને છેત દેવો પણ હરાવ્યા છે દસ વર્ષ નો બાળક તમને શું મારી શકે તમે કેમ ગભરાવો છો તમારા કારને મારવા હું તૈયાર છું એને મથુરામાં બોલાવો મથુરા માં આવ્યા પછી એનો હાથ પકડીને હું આખામાં લઈ ગયું મારા માં દસ હાથીઓનું બળ છે મારું વજન એને સહન થશે બોલાવો હું તમારા કારને મારું પૂરવાનો કંસ રાજા ને એવું તે સમયે ગોળ મહારાજ આવ્યા અને કૌશ ને કહ્યું શત્રુને મારવા માટે આયુષ વધે છે પાંચ દિવસના યજ્ઞ માં કોઈ વિઘ્ન આવી જાય તો પછી યજમાન મળે પાંચ દિવસના યજ્ઞ શું વિઘ્ન આવવાનું અમે બધા પાંચ દિવસ નો યજ્ઞ થાય તો શત્રુ મને છે યજ્ઞ ના દર્શન કરવા માટે નંદ બાવા ને હું આમંત્રણ આપીશ રામ કૃષ્ણ ને લઈને નંદ બાવા મથુરા માં આવશે તૈયારી થવા લાગી યજ્ઞ ના દર્શન કરવા માટે નંદજી ને આમંત્રણ આપવું છે કોને મોકલું યો વૃદ્ધ એવા અક્રુરજી યાદ આવ્યા વૃદ્ધ છે વિશ્વાસઘાત કહું અક્રુરજી ના ઘેર અક્રુરજી ને કહ્યું છે મારું એક ખાસ કામ તમારે કરવાનું છે આપણે નારદજી આવ્યા હતા નારદજી એ મને કહ્યું છે આ લોકોએ કપટ કર્યું મંદ બાવાના ગુરુકુળમાં જ એને લોકો કે છે એ યશોદા નો દીકરો નથી દેવકી નો આટમો મારો કાળ છે કપટ કર્યું તમે મને સાથ આપ્યો આટલું મોટું રાજ મારા હાથમાં છે સુંદર રાણીઓ છે હું સુખ ભોગવી શકતો નથી મને કાળ ની પીક મારો કાળ મરી જાય પછી શું ભોગવીજ્ઞ ના દર્શન કરવા માટે આવે નંદજી ભલે ગાડામાં બેસી ને આવે મારા રથ શ્રી કૃષ્ણ બલરામ ને લઈ આવો મારો રથ એટલા માટે મોકલો છું નંદજી ને વિશ્વાસ થાય કંસ રાજા નો પ્રેમ છે પોતાનો રથ મૂક્યો છે મારા વિચારો તમને કેવા લાગે અક્રુરજી એ કહ્યું વિચાર કરવાથી સંસારમાં સુખ મળતું નથી વિચાર ગમે તેવા કરે તેથી શું પ્રારબ્ધમાં જે સુખ લખ્યું હોય એ જ મળે સંસારમાં વધુ સુખ વિચાર કરવાથી મળે નહીં પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે ભોગવું પડે પ્રારબ્ધ અનુકૂળ હોય ભગવાન ની કૃપા હોય તો તમારા વિચારો સફળ થશે મારો રથ લઈને જાઓ કોઈને ખબર પડે નહીં કેવું કોઈને ખબર નહીં આવે કણ શરીર ગયો છે રાત્રિ માં અક્રુરજીને નિદ્રા આવતી પૂરી થશે પરમાત્મા પ્રવેશ થયા છે મથ નથી ગોકુળ ક્યાં દૂર છે એક વાર કોઈ ગોકુળ માં ગયો નથી હું અભાગ્યો છું હું પાપી છું પણ મારા ઉપરથી ભગવાન ની કૃપા થઈ છે ઉમે ભૂલાવ્યો છે હું તો ત્યાં ગયો નહીં ભગવાન બોલાવ્યો પ્રેરણા કરી આવતીકાલે મને ગોપાલ કૃષ્ણ ના દર્શન થશે મારા ભાગ્ય નો ઉદય થયો સાંભળ્યું છે શ્રી કૃષ્ણ શ્યામ સુંદર આવતીકાલે શ્રી કૃષ્ણ બગરામ ના મને દર્શન થશે મારા ભાગ્ય નો ઉદય છે એક વાર પણ હું ગોકુલ માં ગયો નથી પ્રભુએ મને યાદ કર્યો છે એક વાર પણ હું ગોકુળ માં રહ્યો કૃપા કરીને મને બોલાવી રાત્રે દીકરાવતી નથી પ્રાતઃ કાલ થયો છે સ્નાન કર્યું છે સં્યા સત્કર્મ કરે આ ક્રો જે રથ વાવે